વાસ્તિક માં એવું નથી વાસ્તિક બધાનો મોડા એક જાત ના હોય ભાઈ એ બનાવના ખુભા નથી કે આવું આ બનાવે ઘર સમજ ને ભગવાન ના હોય તો દુનિયામાં આનંદ લાગણીઓ કશું દેખાય નહીં મને ક્યાં ભગવાન ક્યાં છે તને શું લાગે છે કે ઉપર લાગે ઉપર તમે બાકી બધે આકાશ જ છે શું ભગવાન નથી ભગવાન નથી બનાવ્યું ભગવાન તો પાર્ટ જ છે દરેક દરેક વસ્તુ દરેક તો પછી તમે ભગવાન નથી બનાવ્યું ભગવાન તો દરેક નથી એ કોુકડા કરેલા હોય શું કહેલું ભગવાન એ કોરું નથી આવડું કોરું હોય એના ટુકડા કરીએ જુદા જુદા નાખીએ કેવું નથી ભગવાન સરવાનું એ કઈ કોરું નથી કે આ ટુકડા કઈ નાતી આ તો જૂનું બધું ઊંધું જ્ઞાન તમને પદે બધું ઊંધું જ્ઞાન સાતું જ્ઞાન જાણું છે તો પછી આપણા વેદ બધા ખોટા છે વેદ ને આપણા શાસ્ત્રો તો પછી આપણા વેદ અને માટે આ જરૂર છે ભગવાન ક્રિએટર છે અને જે તત્વ જાણવા માંગે છે તેને જેમ છે તેમ જાણવું જોઈએ શું થયું એટલે આખા જગત ને ભગવાન ક્રિએટર છે બહાર એવું કે ભગવાન ક્રિએટે પાર્ટ ઓફ એવરી એવરી લિવિંગ થિંગ એમ કે છે કે મને એવું લાગે છે કે ભગવાન દરેક વસ્તુ માં હોય કે જે દરેક જીવંત વસ્તુ ભાગ છે એવું નથી એવું મારેલું ચાલે ને ગપ્પા સાયન્ટિફિકલી હોવું જોઈએ વૈજ્ઞાનિક ફરી ફરી સિદ્ધાંત ન તું તુરે એવું જોઈએ અણસમજન છે આખું જગત એમાં અમુક માણસ બે માણસ જાણવાય તો મેં આપ્યું તારે ચાલીસ હજાર માણસ મારી પાસે અત્યારે ભગવાન જાણ્યા પછી સુખ કાયમ નું હોય સાચું ભગવાન શું છે જાણ્યા તારે કાયમ નું સુખ થાય तब तब के भगवाने विश्व रचु भगवने रचुत मैंने मगज मी मगजू आज तरह આ તો જેને આ ના મનાય તેને જ આથી વાત સમજણ પાડીએ નહીં માનો છો તો એ જ કરે છે નહી તો થાય નહીં આ ડાળ પકડાય ના કે ભગવાન ક્રિએટર છે સમજણ પડે બુદ્ધિ પહોંચે મગજ માં પોચે તારે હા માનો નહી નહી માનવા જેવી વસ્તુ નહિ આ ફોરેન બધા આવે છે ના કહે છે આપડે કઈ પુરાવા માંગીએ કઈ ભગવાન કર્યું હોય માં દેખાય કોઈ ચીજ તો પછી કોઈ ચીજ ભગવાને કર્યું દેખાય શકે કોઈ ચીજ ભગવાને કરી તો મજા છો બે મરી ગયા છું પીલો બનાવે કોઈ પુરાવો આપ ભગવાને આ બાજુ કાર્ય કર્યું તમે એવો પુરાવો મને આપો કે ભગવાને આ નથી કર્યો તો એમ કે તમે એવો પુરાવો આપો કે ભગવાને આ નથી કર્યો આ બધું લોકોએ કર્યું છે મનુષ્યો છે બીજા કોઈ કશું કર્યું જ નથી ભગવાન શું કરે ભગવાન સંદાસ શક્તિ નહી ભગવાન તો ભગવાન છે પરવાન નથી છે એને સંદાસ હોય ને આ તો આ અમને ને ભાઈ જે મનુષ્ય સંદાસ શક્તિ ના હોય એને હોય ભગવાન તો ભગવાન છે પરમાનંદ છે સરખું આપે છે બીજું કીધું કરતા પણ હોય છે કરતા પણ હોય ભ્રાંતિ કઈ પણ કરવું એ ભ્રાંતિ મનુષ્ય કરે છે ભ્રાંતિ જ તો દુનિયા છે ત્યારે પહેલેથી છે અનાદિકાળથી અનાદિ અનંત્રી ના કરશો આ ધ્યેય તેવી વાત નથી આ સમજ એટલે અમે ઘણા લોકો ને આમ જ કે ભગવાન ક્રિયે બરાબર હિન્દુસ્તાન માં બધા બોલીએ હું કોણ છું હું શું શું નામ છે તમારું રાજેન્દ્ર રાજેન્દ્ર રાજેન્દ્ર તમે ખરેખર રાજેન્દ્ર છો હું માનું છું ત્યાં સુધી તો રાજેન્દ્ર જ છું ખોટું બધું ભગવાન ક્રિયા તો બને ખોટી વાત હું ઇન્ડિયન છું ખોટી વાત રંગ બિલીફો ગોળ ક્રિય રંગ બિલીફ તમે રાજેન્દ્ર થઈ રંગ બિલીફ મામા થયે કા રંગ બિલીફ રાજેન્દ્રિ ત્યારે ભગવાન ક્રિયા તો નથી ખબર પડે તો કેમ ખબર પડે પોતાનું જ ભાન નથી હું રાજેન્દ્ર રાજેન્દ્ર ગાય કરે રાજેન્દ્ર અપમાન કરી દે એ રહી ક્રિયા અમને અપમાન કર્યું તો એવું ગયા છે પોતે જ રાજે છે આવું જૂઠું બોલે પછી એમ બોલે માય નહીં તું કોણ ભગવાન ભગવાન કયા કરીએ એટલે પેલું એકાગ્ર રહે મનમાં એમ થાય તો ધર્મ જેવી કોઈ વસ્તુ ખરી કે નઈ એ બધું સાયકોલોજીકલ છે धर्म तो नहीं क्या आधार खोटू करे सार ભગવાન નથી ઓળખતા બધા દુખ થતું છે ભગવાન ભગવાન ઓળખ્યા પછી ભગવાન ઓળખવું એટલે શું આત્મ જ્ઞાન થવું એને ભગવાન ઓળખ્યા કહે તમને આત્મજ્ઞાન થાય તો ભગવાન કીએ એટલે હું માનું છું આત્મ જ્ઞાન થયા પછી વાત કરું આ બધા તમે આત્મજ્ઞાન કરાયું છે કહ્યું છે જો અમારી આજના પાસે એક ચિંતા થાય તો બે લાખ રૂપિયા દવા મળશે ભગવાન ના આશરામાં નથી તે બધા એટલી બધી અસર થાય ને ગજુ કાપેલા તો બઉ જ અસર થઈ જાય પોતા દોડે જાય તો કઈ ના થાય કઈ આપડે રી કરી ખાય ઉપરાંત કકડાટ કરીને ઘેર જઈને ખાવાનું કકડાટ વાંચરો નથી રાત સમજ વાત એ બઉ મોડી વાત થોડી સમજ પડે આવજો તો તમને ભગવાન ના દર્શન થોડી સમજ પડે એમને પેલું વાંચ્યું છે ને એટલે એમના વિચાર આવે કે આવું સારું કેવાય એટલું સમજ બે ત્રણ સત્સ થાય બાર ભગવાન ના આવું કહે બિચારો તમે હમણ થઈ ગયું નથી ભગવાન ભગવાન કઈ શું ફાયદો કાઢવાનો નથી ભગવાન એને ભગવાન કહો તોય જરા શાંતિ મને છે તો ભગવાન છે ને કહો આના છે ઉપર કોઈ બાપો નથી બધે ફરી આવ્યો આકાશ છે ખાલી શું કયું નથી મેડ જે ક્રિએશન છે બીજું કોઈ પૂછે બધા તમામ જાતના પૂછાય ખબર નઈ કેટલા વખત માટે નાના બાળકોને સમજાવવા માટે નાય પણ ભય ના લાગે એટલા માટે એક ઉભા નથી કે આવું ક્રિયા કરે ભગવાન પરમ જ્યોતિ સર ઘણ વાત કર્યું અનુભવ થતા જાય તાર્ટ લાગે પડતું જાય પણ આ બાબત તો પૂરું ધ્યાન આપવું પડે અને માટે તો લોકો લાખો અવતાર બગાડ છે ઓળખવા માટે ને તમે એમાં માનો છો તમે એમાં માનો છો કે ચાર મારી આવતા લઈ શું રેડાવવા માંગો છો હા તો કીજો જન્મ લોકો ચોરીઓ કરી ખાય શું કહે જોબ કરવા જાય તો બીજું જાણે હું કઈ બધા જોખમદારી ધર્મ ના હોય તો પછી રબકડાવે જેમ જેમ રમવાય પુનર્જન્મ સાબિત ભાગીએ છીએ સાબિતી પ્યોર સાબિતી સાથે ભગવાન એવા ગાંડો છે શેના આધારે બે કેરીઓ દીધી તે બે સારી દેખાય છે એકને ખાટી લાગે છે એકને કે લાગે છે અત્યારે કોજિસ થઈ રહ્યા છે જાનવર માં કરી માટે અને પોતાને કઈ ફાયદો ના થતો હવામાન મારી નાખે તો અંદર ગતિ મજા આવ બંધન છે એ કોણ ભગવાન ને એ કોણ ભગવાન ભગવાન આવું જ કાઢ નો કરે કઈ ગાડો ગુવા છે તો કોણ કરે છે કોમ્પ્યુટર જેવી મોટી જબરદસ્ત કોમ્પ્યુટર જેવું ભગવાન કોણ કુંભાર છે હું આવું બધું છે ને ભગવાન છે આ શક્તિ ને કઈ ભગવાન તેથી ચિંતા કરતું નથી તેથી ચોપડી ને ફરજ જગત છે જવાબદારી છે તમારી કઈ પણ ખોટું કરો એ તમારું તમે જેના પ્રોજેક્ટ કરશો ભગવાન પ્રોજેક્ટ કરો તમારો પ્રોજેક્ટનું જ ફર્ ગપ્પુ નથી બહુ બલી આધારે ગપ્પુ છે બિચાર મોટી કરું તમારે રોટલા કરી તમારી છે નહી મોટી કરે જે દાદા બોલે છે એ દાદા બોલે તો આ એવું બોલશે સા તા એડે લુંડા દા તા એડે ને થઈ રે ખલાસ હું દેલા એવું બોલે કે ના બોલે બોલે તે એ તા એના દા દા તા એડે ને આ કોણ બોલે સમજી પાડું આ ઓરિજિનલ ટેમ્પર કે બોલે છે ઓરિજિનલ ટેમ્પર કે તો હું બોલું છું કે ઓરિજિનલ નથી યે ઈ ઓરિજિનલ ટેમ્પર કરતે પણ તને તો હું છું હું બોલ્યો આ હું વાળા માહિતી અને પછી સિદ્ધાંતિકવું જોઈએ ખોટ ગઈ છે મેં ખોટ કે મેં એને એ કરીશું બધું નફો મે ખોટી કરીશું છોકરો જન્મ્યો નહી ગ્રહો કમાયો તો એમને કેમ ના બોલ્યો વાણી મારી નથી માટે બિલકુલ ક્લિયર છે હંડ્રેડ પર્સન્ટ ક્લિયર એમાં પાંચ ફાઈવ પર્સન્ટ નથી તો હું કહું હું જે કઈ કહું તે પણ ક્લિયર હું પણ જે બોલું તે પણ રાજે આપડે જયા છીએ હા સંધાસ શક્તિએ સંધાજ શક્તિ નથી આવી લગત માં જન્મેલો કોઈ એવો માણસ નથી શક્તિ હોય હું એમ માનું છું કે અવાજ આવે છે તમે કહો છો એ ભગવાન બોલે છે હું ના કઉ રાઈટ જ બોલીએ ફરી બોલો હું ના બોલી બોલ્યો સમજાવે એવું લાગ્યું કઉ છું કોઈ પણ એની બડી કોઈ પણ કઈક કે ભગવાન કે છે એવું નથી માનતા તમે ના નહીં એ પોતે પણ ભગવાન બોલે શું નથી કેતા નથી રાજેન્દ્ર તમારું પડશે નહી પડે તું છું કાયમ નો તને એ ખબર નથી ભગવાન કોણ છે તે ખબર નથી અને તું કાયમ તે ખબર નથી તું પરમાનન્ટ છે ખાતે જતો નેન્ટ ભગવાન નોશ છે ભગવાન છે કારણ કે ભગવાન નો અંશ છે મારા માં સમજે ભગવાન સર્વાંશ છે તારી અંદર પણ ઉપર જે આવરણ આવ્યું છે જે આવરણ આવ્યું છે અજ્ઞાનતા નું તેની મેં અંશરૂપ અજવાળું નીકળે છે શું નીકળે છે જેટલા કોણા બધા થાય પછી આખું પ્રકાર થઈ જાય ખુલ્લું થઈ જાય શું આત્મજ્ઞાન થઈ જાય આખું ખુલ્લું થઈ જાય થોડું પોતા છે He is God. But you don't that. આપડે તો કે હું અમારો ગયા તણો વેરી છું એવું માં કોઈ પણ ઇફેક્ટ છુ આ શરીર મને ખબર નથી પરીક્ષા પેલા પરિણામ પછી પરીક્ષા એમ કે સર્કલમાં જાય એમ હા સર્કલ સર્કલ થાય એવું ઇફેક્ટ ભોગી રહ્યો છું અને નવા ક્વ્વાજી રહ્યા છે ત્યાં સુધી ચારે યાદ અને કોજિજ બંધ કરે એટલે આપડે પોલીસ વાળા ને રસ્તા માં બેઠો પોલીસ વાર આવે તો આ બધા કઈ કે એ ના લાગે પણ તને ખબર પડે ને શું ખબર પડે ક્યાં મેલું ત્યાં ફરી આપડે સારું આ તો દુઃખદાયી થઈ પડ્યું આપડે ફરી આવું કરીએ નઈ આવા ફરી આવું ના કરીએ ના આવે બધા જેટલા દુઃખ છે નહી દુઃખ છે બધા આ દુનિયા દુઃખ હોય શકે નઈ બોલા પછી વાત થોડી ઘણી થોડી ઘણી ઉંદર ઉતર તો વાર લાગશે તરાજ વાત તૈયાર છે બઉ સમજવા જેવું છે હજુ બે દરે આવજે કાલે બે કહ્યું આવજો તો મેલી છે કઈ જાત ના લોકો છે મારી નાખ્યા આપડે હિન્દુસ્તાન મારી નાખ્યું કચ્છ કરી દીધું છે જયારે જીવા જ રેંડે ની ખાઈ છું કેવાંડા રાજેન્દ્રિયલ વ્યુ પોઈન્ટ Permanent. Sudha-tta is permanent. And by relative viewpoint, Rajendra Rajendra, Rajendra is temporary adjustments. To permanent, to temporary, so, eka ne? I don't know. Khabar nathih, Radhan? Khabar nathih? That maniamsu awas. To temporary maniamsu awas. Atleast, my body is temporary, right? બીજો જન્મ થશે સાચી બને કેમ એવું બને કે પુનજન્મ થાય શા માટે કોઈ ને દુઃખ આપેલું બહાર લોકોને બાર લોકો ને દુઃખ આપેલું દેતા ની અંદર સાચો તો નહીં બોલે તું તને અનુભવ કરી દેજે અજાણતા હાથ મૂકી છે કેમ લાગુ ભગવાન જે આ કે અમને કેળવાનો હિન્દુસ્તાન જેને ભગવાન ક્રિયે બરોબર કઈ છે એમને આ કેવાય નઈ અતહી તો ચા લોકો ને જય પુનર્જન્મ હમ દે છે શું કે ને જરા કોમલા ભીતારન છો મત બરે આ રે એકન મારી પાસે દેવા રે બેહી રહે તે શું હોય જો પણ આપને તું આ નરી એમસો તૈ તન થોડી હમ દે પડી એટલે તું તાઈજે આપને ટેમ્પરરી મારો છો કે પરમેન્ટે કે ને મને વેલ એક એક વસ્તુ મારો બોડી ટેમ્પરરી છે મને ખબર નથી એવું છે ને કોઈ પણ વસ્તુ ટેમ્પરરી તમને સમજાયું પોતે પર્માનન્ટ હોય તો ટેમ્પરરી ટેમ્પરરી સમજાય સમજો માટે તું પરમાનન્ટ છું છું પણ એ નથી થયું જે પૂછ્યું રાજમેર રોડો નો ખાચો બે જ્યાં જાવું થાય अपने कई खोटू करे कई बने थे घर फिर कर ના કરવું કોણ કરાવે છે પોલીસ નો ફોર્સ છે હવે એ કર્મ કરાવે છે एक मैसे लाच लीधी लाच क्यों ગેર કેટલી છે રાત્રે હળા ગયા પાંચ છ માસ અને એ રાજેન્દ્ર રાજેન્દ્ર કે હળા ગયા થયેલા આવશો નઈ આવે બાજો શું કહું આવો હા એટલે આવો હળા ગયા આપડે બારણું ભરાય ને હારીએ આવો પધારો એ બધું બોલીએ પણ આબરુદાર માણસ આપડે એટલે પાસે કહીએ થો ચા થોડી ચા રે ને એ લોકો છે રવાજો ને ચા અત્યારે ખીચડી કર્યા છે ખીચડી કરી એક તો તું બોલાવું છુ ને ઉપરથી કઈ થી કરી પેલા કંટાળી કંટાળીને જમાડે કંટાળી જમાડવું સારું ખુશી થઈ ને बहुत रमजवाजी लगता है दर्द कई जाए तो शुभ छूटी जाए ભય ની વ્યાખ્યા આપો જોબ છૂટી જાય ત્યારે ભય ના લાગે ભય વગત આ જીવન હોય જ નહીં કોઈ જીવ એવો નથી જેને ભય નિર્ભય થઈ બેઠો થઈ જાય ગાર્ડન કે શું લેવા ગાર્ડન નિરંતર ભય માં જ ભડકે ભડક ભરકાત ભડકાત ભડકાત પચ્ચાઘાત ભય ના લાગે રાજેન્દ્ર શું તો ભય લાગે અને અમે રાતના કર્યા પછી ભય ના લાગે તો રાજેન્દ્ર શું ભય મામા થયું કાકો થયું કેટલી રોંગ બિલીફ સંસાર કેવી રીતે રીતની જરૂર જ નથી કોઈ ચલાવતો નહી છતાં લોકો હું ચલાવું છું आ दुनिया मई चलावत नहीं कश्मी अटक को आ तो क्या अटके रही वस्तु चाल कर सूर्य नारायण चंद्र बधुज चार હું બધા આખી દુનિયા નો શિષ્ય થઈને બેઠેલો છે હું કોઈ ને શિષ્ય કઈ રાખ્યો શિષ્ય માંથી બધું લઈને ભરવું પડે કોઈ સંબંધ નથી તમારે વસંદી જોડે કોઈ સંબંધ નથી એમને છે બરાબર નથી સમજાઈ પેલી વાત આપે કહ્યું ને કે આ વાઈફ છે રોંગ બિલીફ છે આ છોકરા છે રોંગ બિલીફ છે ફાધર છે બધી રોંગ બિલીફ છે તો કે આ બધી તો પછી કે સંસાર ચાલે જ કેવી રીતે ड्राइफ हो तीमला कहते ड्रा ड्रा पूरा पी झेड मर गया સાંભળેલું તો છે પણ આઈ વોન્ટરસ્ટેન્ડ ફ્રોમ યુ કે આ બધું સાંભળેલું તો છે પણ આ તમારી પાસેથી સમજવું છે બહુ સમજવા જેવું છે બીજું હું આપેલું ખોટું બધું હે હું આપડે જે સાંભળેલું પછી